સ્વામિનારાયણ સ્વામીની વાતો પ્રકરણ એક ભગવાન અને સંતનો મહિમા અનાદિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાત્યાન સ્વામીએ વાત કરી જે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને અહીં પધાર્યા છે તે એવાને એવા છે ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ જ દેહ છતાં મળ્યા છે કાંઈ બાકી નથી ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં ને જીવ બીજી રીતનો થઈ જાય છે ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે પણ તે વિના એવો મહિમા સમજાતો નથી સ્વામીના અરે સ્વામીએ વાત કરી છે સાંખ વિચાર કરવા શીખો ને સાંખ વિના લોભ કામ સ્વાદ સ્નેહ ને માન એ પાંચ દોષ તથા અધ્યાત્મ અધિભૂત ને અધિદૈવ એ ત્રણ એ સર્વેનો દુખ મટે નહીં ને સાંખ વિના અર્ધો સત્સંગ માટે સુખ્યા રહેવાને અર્થે એ વિચાર શીખવો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહીં પછી ભગવાને પ્રહલાદને કહ્યું જે એ યુદ્ધે કરીને તો હું જીતાયો નથી ને મને જીતવાનો ઉપાય તો એ છે જે જીભે કરીને મારું ભજન કરવું મનમાં મારું ચિંતવન કરવું નેત્રમાં મારી મૂર્તિ રાખવી એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી એમ કહ્યું છે પછી એવી રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન છ માસમાં વશ થઈ ગયા માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સરોવરી છે તે શીખવો સ્વામી હરે સ્વામીએ વાત કરી જે ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે છે ભગવાનના કર્યા વિનાનું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી એમ સમજીને સુખી રહે ને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂથાઈ જાય સ્વામી અરે સ્વામીએ વાત કરી જે આ જીવ સાધન તે શું કરશે એ તો જેમ કોષ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો કેમ જે તેને ઢોર ખાય પંખી ખાય તેમ સાધન વતે કલ્યાણ થવું તે એવું છે ને ભગવાનની પ્રાપ્તિ વતે કેવું થાય છે તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે પછી તેને ઢોર ખાય પંખી ખાય ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં ને કૂવા તળાવ અને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે તેમ ભગવાન વતે કલ્યાણ તે એવું છે ને આ તો બહુ જ દુર્લભ છે પણ મહિમા સમજાતો નથી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મોટાને સીવ્યા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે તે કેની પેઠે તો જેમ સૂર્યની આગળ અંધારું ભેળું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનમાં જોડાણા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય ને ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો તે થકી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય પણ તે વિના ક્યાંથી પમાય ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે તે મુમુક્ષ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય માટે સર્વેનું કારણ સંઘ છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ઇન્દ્રિયારામ હોય તે દબાય પણ આત્મારામ હોય તે ન દબાય કેમ જે ઇન્દિયારામને તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ દબાવીએ પણ આત્મારામ હોય તે શા સારું દબાય કેમ એને તો કાંઈ જોઈએ જ નહીં ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય નહીં સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સંસાર મૂકીને ત્યાગી થાય તે દુઃખ માત્રને ટાળીને સુખ્યો થઈ જાય પણ ત્યાગ થયા પછી પણ વાસનાનું દુઃખ રહે છે તે વાસના લોભની કામની સ્વાદની સ્નેહની ને માનની છે તે વાસના ટળે તેમ તેમ સુખ્યો થાય છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ઇન્દ્રિય અંતઃકરણ એ સર્વે કુસંગી છે તે જે જે વિષયનો જોગ થાય તે તે રૂપ થઈ જાય એવો જે જીવનો સ્વભાવ છે તેવા જીવને ભગવાનના સાધુ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા ઉપાસના એ સર્વે ગુણ આપે છે